એ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વાઈ આજે તો દૂરવા વાર્તા સાંભળે છે અને વિશાખા છે અને સુરજભાઈ પણ વાર્તા સાંભળે છે ને ભાઈ ઓહો હો સાંભળો સાંભળો મારા નાના નાના ટાબરિયાઓ આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ વાર્તાનું નામ છે ચાર ઋતુઓ ઋતુ હોય ને એક વખતની આ વાત છે મોખુર મુલા કરીને આમ ઉત્તર દિશામાં એક બહુ મોટો દેશ આવેલો હતોલા એનું નામ આ મોખુર મુલા દેશમાં એક બહુ પ્રખ્યાત બહુ જાણીતું એવું લાલ કલી કળીઓ વાળું એવું એક ઝાડ હતું લાલ કળીનું ઝાડ આ ઝાડ તો એ દેશના ગીચ જંગલની અંદર આવેલું હતું एक एक राजा राज्य दिकरा बीजा नाम, नाम समर मुला त्रीजा नु नाम तमर मुला चौथो चम्मर मुला आम राजा ने चार दीक આ ચારેય દીકરાને તો દેશમાં બહુ વખણા એવું લાલ કળીઓ વાળું હવે એક દિવસની વાત છે રાજાનો મોટો દીકરો જીવન મુલાતો નીકળી પડ્યો પેલા ઝાડ જોવા માટે એ જયારે જંગલમાં ગયો ત્યારે તો શિયાળાની ઋતુ હતી ઓ ભાઈ આ ઠંડી તો ખૂબ પડતી હતી એટલે લાલ હોય કે લીલી પીણી હોય કે વાદળી શું ફેર પડે છે ઝાડમાં એક પણ કડી નહોતી તો પછી કડી કેવી અને રંગ કેવા જીવણ મુલા ને તો ભારે આશ્ચર્ય થયું કે આ ઝાડ ને દેશના લોકો લાલ કળીનું નું ઝાડ કેમ કે રાજાનો બીજો દીકરો સમર મુલા પણ નીકળી પડ્યો પેલું ઝાડ જોવા આ વખતે પેલું ઝાડ તો સરસ મજાની લાલ લાલ કળીઓથી છવાઈ ગયું હતું જે ડાળી પર જુઓ એ ડાળી પર લાલ કળીઓ દીકરો ગયો ત્યારે એને જોયું કે ઝાડમાં તો લાલ કળીઓ નથી પણ લીલા લીલા પાંદડા થી ઝાડ છવાઈ ગયેલું છેવટે ગયો ચોથો દીકરો નામ એનું ચમ્મર चौथा दीकल झाड़ तो ये उगेला पने ना पान लिला के कड़ी उ नाड़ मना उगेला भाई। एले चम्मर मुलाचार करो के अरे भाई लोग आ झाड़ने लाल कड़ी नु झाड़ा हे वही આમાં તો કોઈ લાલ કડી દેખાતી જ નથી ને એ પોતાના દેશમાં મહેલમાં પાછો આવ્યો ત્યારે તેને જેવું ઝાડ જોયું કહ્યું કે અરે ભાઈ મેં પેલું ઝાડ જોયું પણ એમાં તો લાલ કડી નહીં પણ નાના નાના ફળ ઉગેલા છે એની આ વાત બીજા ભાઈઓ કે અમે પણ જોયું છે ઝાડ મોટો દીકરો કે એ ઝાડમાં તો કઈ નથી ખાલી છે હા સાંભળીને બીજો દીકરો કે અરે ભાઈ તારી કઈક ભૂલ થતી લાગે છે અરે એ તો સુંદર મજાનું લાલ કડીયો વાળું ઝાડ છે મેં મારી પોતાની આંખે જોયું છે ને એની વાત સાંભળીને ત્રીજો દીકરો કે તમે બંને ખોટા છો ખોટું બોલો છો કે જેવું ચોથો દીકરો કે મને માફ કરજો ભાઈઓ પણ હું હજી હમણાં જ એ ઝાડ આવ્યો છું એ ઝાડ લાકડાનું સૂકું ઠુંઠું એ નથી એમાં લાલ કળીઓ પણ નથી કે નથી એ કોઈ સામાન્ય ઝાડ જેવું લીલા પાંદડા વાળું ઝાડ અરે નાના નાના સોપારી જેવડા દીકરાઓ જેવું ઝાડ જોયું હતું ને એવા એવા એના વર્ણનો કીધા હો પણ હવે એ ચારેય ખૂબ મુંજાયા હો ભાઈ કે પછી તો સાચું ઝાડ જોયું કોને બધા એ ઝાડ જુદા જુદા રંગ અને આકાર વાળું જોયું તો સાચું ઝાડ વિચાર્યું કે રંગો પણ બદલી નાખે છે રાજા આ ચારેય દીકરાઓની વાતો સાંભળી અને ચારેય કહ્યું અલા મારા દીકરાઓ અહીં આવો મારી પાસે મારા ઝાડ જોયેલું હતું એટલે તમને બધા એ ઝાડ જુદું જુદું દેખાયું પછી તો પેલા ચારે રાજકુમારોને સમજાયું કે વાત શું હતી અને એ બધાય હસવા માંડ્યા હોય ઋતુ શિયાળો આવે ચોમાસું આવે વસંત ઋતુ આવે પાનખર આવે અને ઋતુ બદલાય એમ ઝાડ પણ પોતાના રંગ અને આકાર બદલે દીકરાઓ ચોમાસે લીલું ઓ ઉનાળે સૂકું થાય અને વસંત ઋતુમાં ફળ ફૂલ આવે આ તો બધું બદલાયા કરે છે ભાઈ તમને બધાને ખબર છે કેરી લીલી હોય પછી પાક્કી કેસરી બને એમ ઝાડ નાનું હોય તો મોટું થાય અને પછી ઝાડના બધા પાંદડા ખરી પડે આવું બધું તો થાય ભાઈ તમને બધાને મજા પડી ચાલો આવજો કાલે હું તમને બીજી વાર્તા કહીશું ભાઈ આવજો